એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરત થી દિવ્યશ્રી સાંભળે છે ઓજસભાઈ સાંભળે છે અને આ વૃષ્ટિ અને હિત પણ વાર્તા સાંભળે છે ને શું વા સાંભળો આજે હું તમને સુરેશ દાદાની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું સાંભળજો વાર્તાનું નામ છે કળીને આવેલું સપનું સાંભળો એક હતું ફૂલ अरे भाई घाटा घाटा गुलाबी रंग न होनी कई सुगंध आए कई सुगंध आए शु आपने तो मधु मलती रात पड़े मेहकेजा सुगंध होनी अरे भटूरिया તમે બધા તમારા મમ્મી પપ્પાને કેજો એ બધા તમને મધુમાલતીના કૂણા કૂણા ફૂલો બતાવશેના ફૂલ જોવા છે અરે ભાઈ સાંભળો સાંભળો આજે એની જ વાર્તા છે એક દિવસ આ મધુમાલતીના ફૂલની ભરવા લાગી નમવા આવેલી રાતે ઝૂકી ને નીચા નમીને ધીમે થી એને પૂછ્યું શું છે બેટા કડીના હોટ ફફડે છે એક અંધારિયા કુવાના તળીયે બેઠેલા રાક્ષસ ની દાઢી ધ્રુજે છે અને એના ધ્રુજવાથી લીમડાના ઝાડ ઉપર બેઠેલી ચીબરી ચી ચી ચી કરી ને કકલાણ બધું સાંભળે છે અને ભાઈ પાંદડાની પાછળ છુપાઈને પવન પણ કાન માંડીને બેઠો છે એ પણ આ મધુમાલતીની નાનકુડી એવી કળીની અને આ રાતની આ બધી વાતો સાંભળે છે હો કળી કહે છે આવતી કાલે સૂરજ નહીં ઉગે પવન પૂછે છે ગાંડી કોને કહ્યું તને મધુમાલતીના ફૂલની નાનકુડી એવી કડી કહે છે કોઈ કહે કે ભગવાન આ બ્રહ્માજીને દંડોળીને જલ્દી જલ્દી જગાડો ને કહો કે સવાર થાય એ પહેલા બીજો સૂરજ અમને ઘડી આપો પણ ભાઈ આ ભગવાનને જઈને કોણ જગાડે હે આ બધી વાતો સાંભળીને પાસેના તળાવમાંના દેડકાએ આંખો પટપટાવી ગલોફા ફૂલા ને પછી બોલો ડ્રાઉ હું જાવ ડ્રાઉ હું જાવ બખોલમાં બેઠેલા સાપને હસવું આવ્યું એને મૂછો ફરકાવીને કહ્યું અરે તમે પગે ક્યારે પહોંચશો આપણા દિવ્યશ્રી છે ને આપણી એની ઢીંગલીઓમાંથી એક ઢીંગલીએ ઠાવકું મોઢું રાખીને કહ્યું અરે બીજો સૂરજ ક્યાં છે તે હું જાણું છું હું તો બધા કે તો જટ કહી દે ને જલ્દી જલ્દી કહી દેવું મોટું રાખી ઢીંગલી તો બોલી અરેવાળાના બેટમાં એક જલ રહે છે એને એક સૂરજ ને પૂરી રાખો છે જો સૂરજ બહાર નીકળે તો રાજકુમારને ચાલ્યા જવું પડે परवाड़ा बेट मा, होई, सुधी जे जलपरी महल मा रही मही राजकुमार सूरज उगता चाल जवु पड़े पाचा आथी जलपरी ए अपना सूरज ने संताड़ी राखो भाई हाँ बीजी एक एक ढिंगली तो तो पड़ी, <laughs> बोली, अरे ये छे जुठी। एक नहीं, लाख ने हूं ने अब घड़ी हाजर कर तो कर हाजर एना जवाबी માણસની આંખના તળીએ કેટલા બધા હજાર હજાર સુરજ ડૂબ્યા છે તે બધા આવે મારી સાથે કોઈ ઉભું થયું નહીં હોનકુડી એવી કળી બિચારી ફરીને ઈબકા ભરવા લાગી અને રડવા લાગી ત્યાં બોલ્યું અરે આ ચાંદા મામા એ કેટલાય સૂરજ ને આજ સુધીમાં લૂંટી લીધા છે ચોરી લીધા છે એ ચોરી એ લૂંટ બધી પાછી કઢાવો એની પાસેથી ત્યાં તો દરિયા દાદા અંધારામાં એક ચમકતું જીવડું ઉડા કરે અને એમાં તો ભાઈ જબક જબક લાઈટ થાય આગિયો બોલો ચાલો ને આપણે સૌ ભેગા મળીને આપણામાં નું થોડું થોડું કરીને એટલે પછી તો એનું તેજ આગ્યાનું તેજ સોયના કાણામાં દોરો પરવતા દાદીમાની આંખોનું તેજ દિવ્યશ્રીની આંખોનું તેજ નો એક તણખો જરો તિખારો ઝેરો અને એ તણખાના અજવાળાથી એના પ્રકાશથી આ મધુમાલતીની નાનકુડી એવી કઢીએ આગના કાનમાં કહ્યું દાદા સૂરજ ઉગ્યો દાદા સૂરજ ઉગ્યો તો ભાઈ આમ આ નાનકુડી એવી કળી માટે બધાએ ભેગા મળીને એક નવો ઉગાડી લીધો હા બધા પોતાના તેજ માંથી બોલો મજા પડી ને તો ભાઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ચાલો આવજો